શબ્દ કરે એ ફેરફાર કરવાનાર નિ ના કરવો જે શું કહ્યું એમાં મગનમારી નહી કરી છે કારણ કે જ્ઞાની પુરુષ ના સિદ્ધાંત રૂપે હોવું જોઈએ હંમેશા કોઈ પણ વસ્તુ સિદ્ધાંત નિભાર ના હોય સિદ્ધાંતિ આત્મા તો સિદ્ધાંત છે આતું શું સિદ્ધાંત એટલે શું સિદ્ધાંત એટલે વિરોધાભાસ ક્યાંય ના હોય ચાવી વ્યસાય ચાવી વ્યસાય પર જે બોલ્યા હોય લખ્યું હોય એમાં કોઈ વિરોધ ના હોય અને ચોપડી એવી નથી સિદ્ધાંત રૂપે હોય એક ચોપડી હિન્દુસ્તાનમાં નથી કે દુનિયામાં જે સિદ્ધાંત રૂપે હોય બધી બુદ્ધિ ના દખા છે અને આ તો બુદ્ધિ નહીં અમારા બુદ્ધિ નહીં તો એના કામ થાય બિલકુલ બુ બુના પકડ ના હોય પકડ હોય એની કોઈ જાત અમે સમજાયે ના સમજે નથી કે સમજાઈ શકે એ આત્મા કોઈ માણસ ના ખેલ નથી આ શું સમજવો એટલા કે છે ભાવમા આત્મા ને પરમાત્મા છે આત્મા એ પરમાત્મા એ જ પરમાત્મા જોયો એવું કોઈ તમારા ખ્યાલ માં છે આત્મા નું લક્ષણ એવું છે એ કઈ દ્રશ્ય નથી લખા ભોગતા નથી કર્મો કોઈ પણ જગલે પગલે બધું કરતા હોય સામાન્ય માસ માં પણ છતાં એ કશામાં આસપતિ રહી જ કરતા હોય એના રાગ દ્વેષ મુખ પીુઆ્યા એ કશું એમાંથી પેદા ન થતું હોય ભટકે પાછા આવે એવી વસ્તુ નથી આત્મા વેદ સ્વરૂપ નથી પુસ્તક સ્વરૂપ નથી શાસ્ત્ર સ્વરૂપ નથી આત્મા નું સ્વરૂપ વેદ શાસ્ત્ર શબ્દ બધા મારું ગજું નથી છે આ તો બધા જેટલા કેવો હાથમાં સંપૂર્ણ અહંકાર ખરાશ થાય સંપૂર્ણ બુદ્ધિ ખરાશ થાય ત્યારે આત્મા હાથમાં આવે એ લાડવા ખાવાનું ખેલ નથી મારે આ પુસ્તક વાંચવાનું વાંધો નથી પણ પુસ્તક વાંચવામાં આપણને અંડરલાઈન કરવી જે સમજાતું ના હોય તે પોતાના તરફથી એને માની નહીં લેવું કે આમ જ છે આ શું કારણ માં શું નથી અમાર માણસું ગજું નથી અને આપણે અંડરલાઈન કરવાનું હતું ને એને રહેવા દેવું પછી આપડે ખુલાસો જોઈએ તો મેળવી શકે ખુલાસો બાકી મામુક માણસ કોઈ કે મારું ખરું છે અને મારે ખરું કેવા નથી પણ જો ખરું સમજવું હોય ત્યારે એમ કહીએ કે થોડો વાર રાહ જોજો શું બાકી ને ખરું છે એમ કેતો અમે ખરું કહી દઈએ તમારું ખરું છે ક્યાં બે ભારત માં એટલે આત્મા નથીલીફો છે બધી રોંગ બિલીફો આત્મા સ્વજમાં હજુ તો માણસો ધર્મ ને સમજ્યા નથી ધર્મ ને નથી ધર્મ શું છે તે સમજ્યા નથી તો આત્મા કહે જો ધર્મ સમજાય નહી તો આ જ ના ભાઈ વાતચીત કરો કઈ નઈ અને આત્મા એવો આત્મા આવે છે આત્માની કોઈ વાત ના કરી બધાને કઈ દઉં આત્મા ની વાત કરશો નઈ શું કહ્યું મારે પામો છે આત્મા હાથમાં આવે એવી વસ્તુ બુ પરિ નીકે બાકી બુ પર મા થઈ શકે બીજું કઈ ભાઈ બોલો બીજું વાતચીત બુદ્ધિ છે કારણ કે બુદ્ધિ છે હોય તો મન બુદ્ધિ મન બુદ્ધિ કોણ કરે પ્રાપ્ત કરે કોણ એને જે બંધાયેલો છે તે મુક્ત થાય જે બંધાયેલો છે આત્મા પોતે મુક્ત છે મન તો ભસ થઈ જાય મન વર્ત થઈ જાય ત્યારે જ આનું આત્મા પ્રાપ્ત થાય છે. કે દેવે દેવ રસ બરાબર છે. તો મન વર્ત થઈ ગયું ત્યારે કેવાય મન ઓર પ્રсад દેતા હસ તો શું કહેવાય? મન હસ તો કહેતા રહે મન વર્ત થઈ જાય વર્ત હા એ ક્યારે કહેવાય? હસ તો કહેવાય મનને કોઈ આદર દેનાર રહે ક્યારે મન કોઈ જાતની દખલ ના કરે ત્યારે વ્યસ્તી હા શું કે મારા પણ સારા મિત્રો હવે એમની સાથે વાત થઈ એમાં કે દાદાજી હાથ મૂકે એટલે માણસ આખું ફરી જાય એને મન આત્મા શરીર એ જુદા સમજાઈ જાય અને સમાધિ જેવી વ્યવસ્થા થઈ જાય હવે એ મને જલ્દી ગયે ન ઉતરે મારી પરિભાષાને સમજવામાં માણસ પોતે પોતાનું મન જ્યાં સુધી એ રીતે પ્રયત્ન કરી પોતાનું પૂર્વનું ભાવિ પ્રાર્થ એનો ઉદય હોય અને કોઈને હાથ મૂકવાથી થઈ જાય જુદી વાત બાકી કોઈની શક્તિ આ બાબતમાં આધ્યાત્મ જ્ઞાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય એવું મને લાગે નહીં એટલે મને એમ થાય કે ઉપદેશથી એ મુજબ આચરણ કરે અને મન એ રીતે આગળ વધી અને પોતે સાક્ષાત્કાર મેળવી જુદી વાત પણ આપના ટપથી આપનું ટપ એને ટ્રાન્સપ્લાન્ટ થાય અને એને તાત્કાલિક મોક્ષ જેવી અથવા યોગ જેવી સમાધિ જેવી એને સાક્ષાત્કાર થાય એવું બને એવું મને બહુ લાગે નહીં જવાબ આ નવી જાતનું છે આવું બનેલું નહી આ સદ્દન નવું છે અને બુદ્ધિ ને ગોંઠે નહી એવું વિજ્ઞાન છે બુદ્ધિ નહીં પણ ગોંઠે નહી અને તર્થ ફળ આપનારું છે સીધું મન વસ્ત જાય અને ક્રોધ માન માં લોકો જતું હોય બધું ખલાસ લોજિકલ ચાલે લોજિકલ પણ થઈ ગયું બુદ્ધિ એટલે વાત જ સમજવાની જરૂર છે એક વાત જ સમજવાની જરૂર છે અને ચિંતા થાય તમારે દાવો મળજો બે લાખ પેલો પચીસ હજાર માણસે ચિંતા થાય દાવો મળજો ફક્ત સરસ તેટલી અરે મેં આપી દેતી અને આગા મેં પાંચ આપી છે પાંચ આગ પછી તો ચિંતા થાય આવો જેને મન ને વાત કરવી જગત ને વાત કર્યું હોય જગત ને વાત કરી પૂર્વ ના સંસ્કાર હોય કાં તો બહુ ટપ હોય બાકી તો હાલ ઘણા પ્રયત્ન કરીએ પણ મનનો પ્રયત્ન એટલે માટે મેં શું કર્યું છે કે મારી જાત પૂરતું એક સાપેક્ષ સમાધિ લુઝલી બોલું છું આયુર્વેદમાં ડૂબી જવું આપણને ગમતો વિષય આખી દુનિયા ભૂલી જવાય આપણને ગમતા વિષય ડૂબી જવું કે એક વિષય તો કોન્સન્ટ્રેટ થાય मारतु हो है। थी एक मन शरीर जड़े मन कसू करवाण न એના ચૈતન્ય કારણે એ મન કરતું દેખાય છે અને મન કરે છે અને એ જ મન જયારે સ્થિર થાય ત્યારે બુદ્ધિ અમારી પરિભાષા બુદ્ધિ ને આપ જુદી રીતે મુકતા હોય મને ખબર નથી કારણ કે પરિભાષાનોલોજી જુદી વસ્તુ એક જ હોય બધા એક જ જગ્યા લઈ જાય પણ આખી એની પરિભાષા જુદી હોય એટલે જે મારી પરિભાષા હું બોલતો હોઉં આયુર્વેદની એ વચ્ચે આપનામાંથી કપડો લઈને હું એને બેસાડવા જાઉં તો ન બેસી એમ આપની વાતો આપની આખી પરિભાષામાં હું સમજતો હોઉં ત્યારે ખરી છે એટલે આજે મારે બહુ વાત કરવાનું મન નતું પણ સાહેબ કહે કે ના તું વાત કર આપને નકામું વખત બગાડવો અત્યારે બરાબર મુશ્કેલ પડે કારણ કે મારી પેલી અમુક પરિભાષા ગોઠવાઈ ગઈ હોય ગોઠવાઈ ગયેલી ઘરો હોય કરે સાયકોલોજી રહ્યા કરે જે વખતે મન કામ કરતું હોય આખ અંત મન જ કામ કર્યા કરે બુદ્ધિ કામ કરતી હોય તો બુદ્ધિ કામ કરે અહંકાર કામ કરતો અહંકાર અને ચિત્તે કામ કરતો હોય ચિત્ત ચિત્ત કામ ભટકવાનું છે સંકલ્પ વિકલ્પ ભરે છે ત્યારે સંકલ્પ વિકલ્પ કહેવાય છે જો ભરે કહકાર થાય એટલે સંકલ્પ વિકલ્પ કહેવાય હવે એ મન તો ખાલી વિચારનું ગુતરું જ છે વિચાર જ એકલા વિચારનું કામ કરે એ મન હોય છે અને નિર્ણય કામ કરે આપણને જવું હોય તો ખુબ વિચાર આવતા હોય કે ગાડીમાં જઈશું રિક્ષામાં જઈશું ચાલતા જઈશું વિચાર આવતા હોય તેકડે મન કામ કરતું હોય અને પછી બુદ્ધિ નિર્ણય લે કે ના ગાડી લઈને જઈએ કે જે નિર્ણય લે છે બુદ્ધિ લે અને બુદ્ધિ અહંકાર હું કરું છું અને તે જ ભ્રાંતિ છે તે ભ્રાંતિ છે લોકો ભ્રાંતિ કરીને આત્મા જાય બને કેવી રીતે પોતે ભ્રાંતિ ઉત્પાદન કરે અને આત્મા પ્રાપ્ત થાય ક્યારે બની શકે મન અહંકાર જડ છે શું છે જેમ બેટરીમાં પાવર હોય છે ને સાઈડ સેલ હોય એમ બી પાવર હોય પાવર હોય ત્યાં સુધી લાઈટ થાય પાવર જતા હોય એટલે ઉડી જાય એવી રીતે બેટરીમાં પાવર હોય ત્યાં સુધી હરગે અને પછી ખલાસ થઈ જાય આત્મા થઈને તે જગ્યાએ આત્મા પ્રાપ્ત થવાની નિશાની શું એને મન થઈ ગયેલું હોય અને ક્રોધ માન માં ખલાસ થયા હોય હા નિશાની ક્રોધ માર માં લોક થી આ જગત ઉભું થાય છે આ જગત ઉભું થવાનું કારણ ક્રોધ મા વિશાળ જ્ઞાન જેવું છે વિશાળ જ્ઞાન તો બહુ જાણવા જવું છે ઉપરનું જ્ઞાન એ વિશાળ જ્ઞાન એ અનુભવ જ્ઞાન કેવાય છે શું કેવાય અનુભવ જ્ઞાન અને વેદ એલ છે કઈ પણ નિવેડો આવે સમાધાન થાય સમાધાન થાય તો કામ થાય સમાધાન થાય ને ત્યાં સુધી કશું વાત સમાધાન થવું જોઈએ સમાધાન રહેવું જોઈએ ગાર બોલ મારે જેલમાં લઈ જાય અને સમાધાન રહે તો સાચું ના સમાધાન રહેનો અર્થ જ નહીં મિનિંગલેસ હજી વાતચીત બધી કરાય બધી તમામ વાતચીત કરાય અને કે અમારે આવી રીતે મનના સમાધાન માટે જુદી જુદી ત્રણ રીતે એને મૂળ મનની શાંતિ મન ને આ સતત રહીત કરવા માટે જેને પૂર્વનું કરેલું છે ઘણું એની જુદી વાત છે બાકી સામાન્ય રીતે એના રોજના વ્યવહારમાં સત્ય અહિંસા પોતાની આજુબાજુ જે કંઈ હોય એને કોઈને નુકસાન ન થાય મન દુઃખ ન થાય એ રીતનું પોતાનું આખું વર્તન એમ કરવાથી શું થાય કે રાગ દ્વેષના પ્રત્યાઘાતો ઊભા થાય નહીં એટલે મન થોડું થાય આપીએ બધાને તો પછી આપણું મન સારું રહે બસ બઉ કરે શાંત થાય રાગ ઓછા થઈ જાય અને એથી એ પછી યોગ ની અવસ્થામાં જઈ શકે પછી પોતાને સમાધિ માટે યોગ માટે એ પ્રયત્ન કરે અને ધીમે ધીમે મન आता मनुभ है तो हूँ छूना बदले आ मन आ शरीर अनेत्मा आत्मा आपित आत्मा है ये व्यापक होवा एने सूक्ष्म वस्तुओं लघीमा आ महिमा वगैरह आठ सीद्धिओ यवस्था में अनुभवी सके पुनिया में आया एटे नही अने ये अवस्था वारंवा आया पी मणस संल पता बान प्राथ भोग निकली पड़े जो मरियर खाद्य દુઃખ જોઈતો દુઃખ આપો બસ આટલું ટૂંક સીધી વાત છે તમે કહ્યું નઈ કે આ પ્રમાણે સુખ આપો વૈદ વાળા એવું વૈદ્ય વાળા સુખ આપો બસ એટલે સુખ મળશે કોઈ દુખ આપી જાય તો એને સુખ આપવું આપડે એટલે સુખ જ મળશે તો જ એનો રસ્તો છે નહી તો આત્મા ટેકનિકલ વસ્તુ નથી આત્મા અનુભવ અરે ન્યાય કારણો શોધવા માં અનેક રીતે કારણ હોય છે નિમિત્ત કારણ હોય પણ ખરું કારણ તો માણસ નું ભાગ્ય છે નિમિત્ત હજાર મળી શકે આજે મારું ભાગ્ય ઉદય છે મારે મન સ્તા બધા આંશિક ધર્મ છે અને ઉત્તર પે ગીતા શું લખ્યું વેદ એ ત્રિગુણાત્મક છે ત્રિગુણાત્મક ગીતામાં લખ્યું કે ત્રિગુણાત્મક છે વેદો એટલે સત્ય ગુણ ને ઉત્પન્ન કરનારા છે અને વેદ એ વિજ્ઞાન છે લાવે એ વિજ્ઞાન સાચું વિતરાગતા એટલે મન વસ્ત થઈ જાય રાગદ્વેષ ના થાય રોજ માર માં થાય અને નિર્ભયતા ઉત્પન્ન થાય એ વિજ્ઞાન ભય રહેવાના છે આવડે તો કોઈ મલે મલે જેમ કહેવાગવાનું ભીખ માગવાનું બાકી ભેગા થયા બધી વસ્તુ છે પણ ખાડું આવેદો ગયો સંઘ નું કે સભ્ય નું કોમ આવે તો ગમે તે હોય તો કેજો કે को लगी अने तो ए, ये हो एक गपर, परम दिवसे एक सौ वीस रुपया क्या तो जे कई किमत पे महाराज साहेब ने का रुपया आपी दीदा तो कहते रीतना महाराज साहेब पैसा ले परिग्रह करे આપણા આપણે નિમિત્ત બનીયે છે ને એને પરિગ્રહ કરે મારા મારે આત્મા નો જોયે થઇ ગયો મારે કઈ જરૂર ના બીજા કોઈ જરૂર આપજો કઈ સાહેબ દુકાન માં આવી છે મારી બહુ જાતની આજે જોયે નહિ આપણા નિમિત્તે આવે છે એ તો કઈ મારે વજન રૂપ છે આપી જઉં છું સે તો ના કર્યો પણ ઉપાય મારે શોધવો પડશે નથી બિરસ્કાર નથી સાહેબ તમે જાઓ તમારે દેવાય નઈ તમારે જતા આપડે કારણ કે લક્ષ્મી અને શ્રીરા એક જાગી છે ને એવું થઈ ગયું ઉલ્ટ ગુના થયા દેવા કરે છે મારા દિવા અઢા હજાર વી હજાર રૂપિયા દેખા કરે આપણે એમાં ભાગ ના પડે તો પરીક્ષા થઈ હતું કેવાય બહુ ઉત્તમ કહેવાય પુસ્તક વાત થઈ કે જે વાત ને મોટો ઘડાય પેલા જ અથવા ઘડાય જીવતા બલી આપતા જીવતા પ્રાણીઓ નો બલી આપતા અને પછી એ પ્રાણીઓને પાછા કે જીવતા કરતા તો એ વાત ખરી પછી એને બાળવાની શી જરૂર ને એક તો આખા બકરા બકરા થઈ ગયા હું લોકો જીવતા કર્યા બીજા બાપ ને જીવતા કરતા શું ખોરા ત લોકો ભ્રણ ચક્કર આખા આખા હિન્દુસ્તાન મારી નાખી લોકો આ બધી વાતો કાઢી નાખવા દે ચોપડીઓ માંથી પણ લોકો કાઢવાના છે લોકોને એવું જોઈએ છે આવું લોકોને બાવવાના જોયે છે લોકોને જોઈએ પણ નીકળી જશે એમને થોડા વખત નીકળી જશે લખેલું છે જલારામખી ઉડાડ્યું છે ને જલારામ હાથમાંથી પંખી ઉડાડી તું કે છે કોને જલારામ બાપા એ લોકો આવી ભગવતો જલારામ લોકો ના આવડે ન સ્વામિનારાયણ ના ભાવનગર નથી બોલતી નામક લોકો જે સંદાસ જતો માણસ ચમત્કાર કરી શકે નહીં સંદાસ જતા નહીં પૂછવું એમને બધા મોટા મોટા માણસો થઈ ગયા બધા ખોં નથી મળતી એ ખોડ મળે એ જોવા કાઢ્યું નથી મળતું એ કાઢ્યું આ તો બધા લોકો ને જે ધર્મ છે શું છે ઘણી કરી છે એટલે ત્યારે બીજા ચમત્કાર થઈ ગયા તું પૂછ્યો મોટા કે છે હું સાધરામાં બેસતો તારે મને કૃષ્ણા નદી સાક્ષાત પ્રગટ થઈ અને આગળ લાવવા માટે ભક્તો એ કરે એ પોતે ના બોલ્યા મેં કોણ કાઢી શું કહ્યું ભક્તો ગોળા બનાવે લોકો પૂજ્ય મોટા એમ કું કે હું જયારે ધ્યાન માં બેસતો સાધના માં બેસતો એ વખતે છે તો કૃષ્ણા નદી છે તો પ્રગટ થતા ને મારી સેવામાં હાજર થતા એવું બોલે મારી પાણી બધું બધું પોલ ઉગાડી પડી જાય છે સાતું હશે શું કહ્યું મોટા ચોખ્ખા માણસ પ્યોર માણસ આમ થી પૈસા ની વામ આપ્યા પોતે કઈ નથી શું બઉ સારી સારા માણસ ઊંચા એ જાતે બોલે હું શું બોલતા હતા મારી આદર માણસ માટે પ્રગટ થઈ મને આપડે થાળ નોના થાળી માં ભોજન લઈને આપવા જતો મારા ગુરુ મહારાજ વીસ માં આવીને પાછું ગુરુ મહારાજ પાછા નાખીને એવું વીસ વખત થયેલું કોઈ ગુરુ માર્ગ ગુસ્સે થાય ગુરુ મહારાજ માં આખા હિન્દુસ્તાન લોકો ગુરુ મહારાજ છે જે ગુસ્સે થાય એ ગુરુ મહારાજ નાય ગુસ્સે થયા ગુરુ કરશે નહીં કોઈ આ ચોખા માસ મોટા જેવા ચોખ્ખા માસ મોટા કરવા મને મોટા કરવા બઉ વાત મારા ફેર ના કરું હું તો મોટો છું મારું મોટા છે હું તો લઘુતમ થયું શું થયું નાના પુરુષ હું કૃષ્ણ પાણી પાણી કરતા મરી ગયા પાણી મળ્યું નતું તો એના ઉપર સમજાય ચમત્કાર કેટલા માણસ કરી શકે વાસુદેવ નારાયણ જેવો ચમત્કાર ના કરી શક્યો તો આ સંદાસ આ પીભળા જેવા લોકો देख वाई ना सारा माँग गाथा हव है दत्र भगवान ब्राह्मण स्त्री नो मृत प्रसादीवन कर दत्तात्री भगवान વરને કરેલો ગાથા ચોપડી ભાઈ નાખવા વિજ્ઞાન શું કે ત્યાં કેમ છે આ તો લોકો લાયક અને ફીટ લોકો ભમાવી કામ બિ ગરમ થાય છે ક્ષ થયું એવા સાચી રડ્યા હતા દુઃખ હતું શું દુઃખ હતું એમને એને શું દુઃખ હતું લડ્યા લોકો બધા શિવ ને આવું ખરાબ રંગ્યા છે બારમાં જ્યોતિર્ શું કરે છે આગળ બારમુ જ્યોતિર્લિંગ ઔરંગાબાદ છે શક્તિ નથી આ કઈ દેવું ચમત્કાર બધું થાય એવું છે એમ થાય લોકોને પચાઈ માર્યા લોકોને કોઈ નું રીરા જેવા હીરા પહોંચતા ગયા રીરા જેવા ભગવાનવાનું કઈ બંધાય ભગવતી સાહેબ હાઈકોર્ટ ના જજ કરા ને સુપ્રીમ કોર્ટ ના જજ ભગવતી એમની સામે એમના રૂબરૂ માં કાઢે હા તો કાઢે આજે આ બંધ હોય તો બધું જાય છે આ બંધ હોય તો બધું કાઢે આ બંધ હોય ને તીજો માલ ખાડી હોય બધું કાઢે પછી જજ હોય હાઈકોર્ટ જજ હોય ગમે તે હોય મારી પાસે એમની ગેરવહુની જો ઝઘડો થયો એમ નિકાલ કરતા આવતો નહિ અત્યારે બધું આ પણ જે ચમત્કાર કરે છે એને ઉડાડી મારજો કર લોકો આવા ચમત્કાર જોવા આ ચમત્કાર હિન્દુસર મારી દે છે કોઈ દુનિયામાં ચમત્કારી વાતો નહોતી હતી આ દેશમાં દાવીતલે સીટી કરીને તો મતophan toophan નહીં એ બધું ઇતિહાસ એટલે બરોંગ કહે કઈ નઈ ઇતિહાસ આ બધું લાલ ખોટું પુત્ર આવી દશા થતી ઘણા પુત્રો આર્યપુત્ર અંડા કરતા મૂડા થયા છે અંડા કરતા હારા હોય